બિલકુલ હોય આવો જીનો કોઈ જગ્યાએ જોવામાં આવ્યો એટલા બધા જીણો ન્યાયું ના થાય સાધુ મહારાજ મરણ થાય તો સાધુ મહારાજ હોય ગમે ખરાબો કેટલાક ના કરેલા પુરુષો અજંકો કરેંભો કર્યા અજંબો કર્યા તમને અજંબો થયેલો બધા પેલો તો આપો દેતો આપે છે એક મન છે એટલાય મન છે મન તો હમણાં પાંચ રૂપિયા ધરમાજ આપે કર્યા પછી ચાર ચાર ના ઢોકરાપી ગાતા હોય માર ગયા ચારસો રૂપિયા એનું એ મન ના કર્યા આવું શું એવી મદદ ના કરે બરોબર મારવાજા તરીકે મન દીધું છે આ રૂપક છે લોકો શું થાય યોજના રૂપક માં કેટલું ફેરફાર યોજના તો બે લાખ જતી આ પછી તૈયાર છે યાદ એ ક્યાં ભાવ નહી કરતા ભાવી યોજના પણ થાય કરતા ભાવ નહીં રુક્ત નહીં રુ ભાવ નહી દેશે કે દસ આગળ હું જાણી રાખું છું કરું પૈસા આપડે કઈ હિંસા કઈ છે નિરાધાર કરવા હિંસા છે બે બે જગ્યા દે આધાર આપે તે શી ગરે છે આધારા પર આધારા હું દૂર કે કરતો અલ્યા બેટ કે યાદ કરી છે હા ધ્યાન રાખજો માં માં માંગી લે જા ની બઉ થોડી વાત કરી આપડે બાકી બાકી તો પૂછે તેને જ વાત નહીં દરેક લાઈન જુદી એમાં બુદ્ધિથી બધો તો કરેલા મૂળ મેં શોધનારી શોધનારી મૌલિક તપાસ એ ના કહેવાયું તારે તમારી મગજ ખરું પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરવાનો બુદ્ધિ નો ઉપયોગ કરવાનો આમાં બુદ્ધિ નો ઉપયોગ નહીં બુદ્ધિ બુદ્ધિ હોય ભેગા થાય બુદ્ધિ નહી જાય મૌલિક તરફ લઈ જાયો ને કોઈ પણ સાઈન્ડ છે ઓપન માઇન્ડ હોય બઉ ઓપન માઇન્ડ છે તો અમારી વાત તો એને એના મગજ ને બઉ આને આરામ આપના ઓપન માઇન્ડ બુદ્ધિ તો આ જે મતલબ ગાય છે ને એ બધા બુદ્ધિ જે સાયન્ટિસ્ટ વધારે થયેલા છે એ બીજા માંથી એકડા માંથી વાળામાંથી નીકળી શકતા નથી જલ્દી બધા જે ધારો સાયન્ટિસ્ટ હોય બનેલો બધું બધું સમજતો હોય પણ જે એક તરફ માં પડ્યા પછી એ વાળામાંથી બહાર નીકળતો પણ એમ જ ભાઈ સાયન્ટિસ્ટ ગઝે ઇનેફ એકી બધું સોલ્યુશન આવે છે આખો રાજობધે પોજીજી એક માટે પોજીજી દેખ માટે શું થયો છે જીત કદા દશન મોડે કા હે કે મોડે દશન મોડે તા હે મોડે દશન મોડે આસંતન નો કો દશન મોડે ઇલા રખો દશન મે જાહીત્ર મોડે આસંતન અનિત છે પાડી જને ટેક ટેક છો પાડી જ ટેક ટેક ઓડી દેખતા પરિણામ પામ ત્યાં ધ્યાન રાખવા દેવું એટલે પંચાલ પૂછી ઉદર્શન થી આવું થયું અને ચક્ર થયું મુક્તિ એટલે મારી સંતોષ દેખાય છે સત્ય માને જગત તો એ સત્ય વાળે છે આપડે કઈ કહે અને સત્ય માનવાનું સાહેબ બીજું કઈ રખો એ બીજું કઈ પણ ડેટિક છે કે અસલ છે ડ્રામેટિક છે કે અસલ છે એનું સમજવું પડશે આપડે રાજા થઈ ગયા ચાલે મારે બધા જાણતો નથી લક્ષ્મીચંદ છું અને રાજા આ તો પાર્ક બજવા માટેનો છે એવા લોકો કાયમી બે મહારાજ જેવા કુક સમૃદ્ધ પુરુષ હતા તે લોકો હિત કરવા નીકળ્યા અને લોકો પાછા પાછી ક્યાં ગુફાવો જંગલ માં કહ્યું કે સર વિદ્યાઓ હતી એમની કલે ટકી રહ્યા એ કઈ એમને ફેંકી દો કયું શું કેવું વિજ્ઞાન છે માણસ ને બધા દેવે કે એક કલાક પણ જગત ને વિસ્મતિ કરી આપે છે બઉ કલ્યાણ થઈ છે જગત ને વિસ્મતી તમારે વિશ્વ થી બતા યાદ રાખ્યા વિષ્ણુ અને અહીં તો બધા મહાત્મા વિસ્મત જ રહ્યા કરે છે આમ ધરવી આજ પૂરું સ્મૃતિ રહેશે બાકી વિસ્મત જ રહ્યા કરે છે ત્યાં જળ થઈને વિવેક કરે છે ત્યાં તો વિવેક પાર્થો કરવો પડે ને અને આપડે ત્યાં વિવેક નઈ કોઈ આમ બેઠું કોઈ આમ બેઠું આપડે લો લો લો થાય ને બઉ ભલે આશીર્વાદ મુકશે હા आज धुलंधर बैठा बेर जुदा તમે ઊંઘ માં જુદા શરીર થી જુદા નથી નહી શકતા એ રીતે ખબર પડી કે આપડે ભગવાન નું સ્મરણ કરતા આવીએ એકદમ વિસ્મરણ થઈ જાય એટલે ખબર પડે એટલે કઈ ખબર પડી કે આપડે ઊંઘમ છીએ હા આપડે દેશ છે ખબર પડે છે બીજી વસ્તુ કેમ લાગે કઈ ભૂલી જવા કઈ રીતે તમારે શું કરવું છે પણ પછી અત્યારે જાગ્રત થયા શું કરજો સનાતન આનંદ કેવું આ ઇન્દ્રિયો ના આનંદ એ કચરામાં થઈ ને સારા માણસી જાય છે લોકો બેસી ખાતે પછી જાય ત્યાં મોટા માણસ આપડે આપી નથી પછી લોકોને કાગળ આવે છે કે મને આપતા વાણી પહેલી વાર થી બીજી આપતાની જરૂર છે ને ક્યાંથી પછી બ્રાહ્મણ છો ઓગણત્રીસ એનું નામ જ સંભાવ નિકાલ ચાલે આજ્ઞા તું આજ્ઞામાં સુખ નઈ એટલું સંભાવ નિકાલ મમત નાય આપડે આપડે તમે વાત ગયા ભાવ નીકાળી જઈએ માલિક નીકાળી દઈએ તો કાંધો ના આવે મારતી એતો જાણે સંભાળ માલતીમાં તો હતો નથી પણ સંભાળવા નીકળતો હોય એટલે જો મનમાં નક્કી હોવું જોઈએ મારા સંભાળો નીકળતો હોય દાદારી આજ્ઞા પાડી એ થઈ ગયો એમ સમજો પછી થયો અધિકાર બીજો અધિકાર નથી તને આજ્ઞા પાડવાનો હા જય વાતો ધરતો હોય તો થાક આપડે લાગ્યો બરોબર સાચું નથી આપણને લીલા વાતો ગાડી ભીડા બધા ધરે ગાડી ઉપડે કરો ચાલે લાલ આવતા પેલા ત્યાં સુધી થઈ કે પછી પૂછવાનું છે સત્તર નો ભીડો આવ્યો આવે ત્યારે કુસન ઘટે કુસન ઘટેલ એવું નથી તમારે તો અમદાવાદ સત્સંગ નો ભીડો જાય થાય છે સાધુ આચાર્ય જાય નહીં ઉપાસ બેઠા પુષ્ક હોય શું હોય ભાઈ એકલા બેઠા હોય ને સત્સંગ નો ભીડો જાણે આજે અવાજ એવો મોટો છે કે બોલે ને તો કોઈ આમ લાગે લાગી જાય અંદર ઉભા થઈ જાય દસ દિવસ એમ લાગે તું આવું બોલો ચર્ચા કરતો લડે છે કાયમ ની શરદી કરી આપો કાયમ ની શરદી કરી આપો ના લાગી તારે ત્યાગ કરવા ગયો છે કેટલો સહેલો આરતી ત્યાં દ્રદે ધ્યાન થાય નહીં ના થાય જાય નહીં ખરો ધર્મ ક્યાં થયા ત્યાં નથી ત્યાં ખરો ધર્મ છે બધા એક જ અ ચાર સાત ના પડે સાપ નથી આગળ ના પડી હોય ના હોય મને એમ લાગ્યું કે પેસી ગયો ના આવે ઊંઘ ના આવે શંકા પડે તો એટલે આવડું મોટું જગત તમે પણ એવું જાણો તો તમારો ઉકેલ આવશે નહી તો આ પઝલ કોલ થાય નથી આ તો ભારે પઝલ છે ભગવાન ઉપર કર્યું છે શું લઈ લેવાના છે એવું જ્ઞાની પુરુષ પાસે જાણે કે સાહેબ તમે શું એવું જાણ્યું कि बुख ये ताकि निशंक जाने जाने निशंक कोई शंका ता एक शंका पड़े वहाँ पाकिन से भगवान करता है नही भगवान करता हो जो करते करता है तो सू का करें अमरा शू दर डाय सुन सुबो एक નરેન્દ્રભાઈ અમે નથી અમને શંકા કેમ આવે વરસાદ માં પોલીયા બીજી બીજી કહી જઈ ચાર જણ માંથી સાઈઠ જણ સા જોયું ને અમને એકલા જોયું આવું હોય જવાનું તો આયે જ રૂમ અમે તો બોલી ગયા નહિ કે ભાઈ આઈ ગયું કોણ છે ગોર જોવાય નઈ એમાં ગોરજ્ઞાન શંકા થશે તો બધું થશે શંકા આવી જાય છે તારું ખેતર માની બેઠા હું માની બેઠાડું શું એ બસ છે આપણી બધું માની બેઠાળું રોંગ બી રીપોર્ટ છે એ દુનિયા પર થોડો ઘણો ભલે શંકા કરવાથી થોડું ઘણું આપણને તારવણી તો મળે ને તો છે શંકા થી આપની વાત સાચી ગાંધીજી શંકા રાખતા હતા વિશ્વાસ રાખી ચિંતા બધા ચેતરે દુનિયા આખી ગમે ખરાબ હોય ત્યારે સવાલ નથી ખરેખર નથી વાત કઈ બાબત કઈ બાબત નહીં પણ તમે ખરેખર નરેન્દ્રભાઈ છો નરેન્દ્રભાઈ છે એ તો નામ છે તમારું દુઃખ નથી અનુભવતો એટલું ધ્યાન ચડે ધ્યાન ચડે તો ઊંઘ આવે ને આવે ને એવું આ કેપ આ બધું કુને તારી હોય બધા બંગલા હોય મોટો કેબ ચડ્યા કે આપડે બધા કરતા કે બંધ પડવાનો ના રહેવાનું જે લઈ ને આવ્યા છે નિર્દાર થઈ જવાની પછી નરે કર્યું હોય કરે